તમારે છે ને પણ ફાપી છોકરા ને છોકરા શું ધંધો રોજગાર છે નોકરી નોકરી છે મકર આપેલી ને આ તો ભાદરના પટેલ ભગવાન હા ભાદ્રીના પટેલ છે આ તો તમે જેમ જાણીશોના પટેલ છે ભાદ્રુના પટેલ છે આ તો હા આ કઈ એવા છે જેમ તેમ પટેલ નથી આ જ્ઞાની પુરુષ છે અને વૃદ્ધિ નથી શાંત બુદ્ધિ નથી અને પ્રગટ થયા છે એ દાદા ભગવાન હું આમ કરી નમસ્કાર કરું છું એ જાતે દાદા ભગવાન નથી એમનો પ્રગટ એમનો પ્રગટ સ્વરૂપ છે અંદર એ દાદા ભગવાન છે દાદા ભગવાન હું જોઈ રહ્યું એટલે જે છે એને હું જ મારે ચાર ડિગ્રી હાર હું કરું છું અને અમે શીખવાડું છું કે દાદા ભગવાન બોલો અને તરફ કેશ તે રીતે બોલું આમ જુઓ હું બોલું દાદા ભગવાન જયકારો ભગવાન જય જયકાર દાદા ભગવાન ના જયકારો ભગવાન જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન જય જયકાર दा दा, दा, दा दा भगवान नाते ले जा ओ दा दा भगवान नाते ले का बोला दा दा भगवान लिबली व्हीटी राखे रैपिंग कर जाखे रेखरी टच करे तो बरा रैपिंग करया ने आ जरा बोला के रैपिंग थई जाए भरी बात सुन नाम थारो भाई नो नाम छे कबूदा પ્રભુદાસ આશા ના રાખવું ભગવાન નું કામ કરવા દર જન્મ અહિયાં જ લવું એ ધરતી ઉપર આવું મોક્ષ લે તો પણ જતો ચાન્સ ના મળે ને ભગવાન કામ કરવાનું મોક્ષ ની આશા સુખવા રાખવી प्रमोद पूछे प्रमोदे शंकराचार्यू कहू के, के मोक्ष आशा शु करा <coughs> आशा तो कोई वस्तु કરવાનો એટલે કાર્ય થઈને સોનું પોતાના શુદ્ધ ભાવમાં આ સોનું સાસું થઈ ગયું હોય મીઠી માં પછી ધાતુ મિક્સર થઈ ગયું હોય કે એને મૂળ શુદ્ધ સોનું કરવું હોય તો પેલા ના આપીએ તો છુટું કરી આપે શુદ્ધ હોનું થયું એમ ના મો છે કોઈ ના આવ્યો નઈ ના એવું ના પોતાના ધણી સાથે રાતે એક વાગ્યા સુધી આવ્યા ને હોય મનમાં થાય સર પણ બીજી નઈ હા એવી ચિંતા થાય આવું કેવું બરો તું સોંપી ચિંતા ના થાય સારી વાત તું તો બધું દાદા નું જ્ઞાન લઈ બેઠું માથે પડેલો છે ને માથે પડી મોક્ષ લીધેલો છે ને ચિંતા તો માણસ ને થાય અજ્ઞાનતા છે આ કરી શાંતિ રે છે અને મન એકાગ્ર થશે અને મન વશ કરવું હોય તો આવજે વશ કરવાનું કાયમ ને માટે વસ તો ધરતી આવજે મન કોણ બનાવનાર છે મન ને જેરીતે કેવો એરીતે કેવાય ના ભાઈ એને બનાવનાર આપણે ને આપણે આપણને એને દબાઈ દીધા મનના પરવત સ ઊભળે છે ને તારે છાતી અજ્ઞાanta અજ્ઞાanta છે કે લે બળવા વાચિત પેલે નારી મોટી બની વાચિત કેલે આ હિત બધી લૌકિક છે આધ્યાત્મ જે છે સાચુંત્મ પ્રગટ થાય તો પછી આપણી શાંતિ થાય પરમાનંદ સ્વતંત્ર થઈએ પણ આત્પથા જાય નઈ એમ દાડો ભરે નહી લૌકિક અધ્યાત્મ આપણને નિવે ના રહે અધ્યાત્મ ખરું ખરું પણ લૌકિક લોકો એ માનેલું બધા લોકો એક્સેપ્ટ કરે બરોબર છે આ બરોબર છે પણ એ અધ્યાત્મ કરવાનું હોય તે લૌકિક અધ્યાત્મ જે અધ્યાત્મ કર્યા વગર એની મારે પ્રગટ થાય એ સાચું અધ્યાત્મ રિયલ અઠાવીસ આપડે રીલ ના જાતે આપડે જાતે ઉગાડવું પડે એ લૌકિક અધ્યાત્મ અને બીજ નાખ્યા પછી થાય છે અને વધારે બધાઓ બચતી જાય એને સુખ કેવાય કેમ કે સુખ તો એના કહેવાય તૃપ્તિ થાય કૃષ્ણ કરો છો થોડું લાકડું હોય આપડા સ્વામી રૂપે વેરા મૂકીએ આપડે આપડા લોકો વહેરાઈ જાય ને બે ટુકડા નહી પણ આપણા લોકો છૂટા પડે ત્યાં પછી વેરી ગયું બોલ એવી રીતે મનુષ્ય મનુષ્ય જન્મે છે એ જન્મથી જ કરવાથી સ્મરણ નહીં છે અત્યારે જે કામ કરું કરી લો બે છૂટું પડ્યા તેનું બે છૂટું પડ્યા તેનું ગરગડીનો ધોરણ બે છૂટો પડ્યા તેનો કામ કરેલો ને પછી ગરગડી ધોરણ છૂટો પડ્યા પછી નઈ થાય અને આ બધી વસ્તુ નો મોહ કરું ભેગી કરું આ તો લઈ ને આયેલા છો બેંક માં પાંચ હજાર એમાં ચેક લખીને લી આવા ને ગણવા એને એક એક એને પુરસાદ છે તો બેંક માં હતા એને એને પુરસાદ ના તો નવા મૂકી તા ત્યાં શું કર્યું નવું કઈ કર્યું હોય દેખાય નવું બેંકમાં મૂકી રહ્યા આ તો દરેલું હતું તે રીતે અચ્છે લોટ ઉડાડી દીધો ઓછો થઈ ગયો કરવા લે જય જય આપણે નક્કી કરેલું પ્રભાવ સારો અને જયારે ત્યારે સાચી વાત છે હિન્દુસ્તાન માં જન્મ્યાન ભટકવા માટે જન્મ્યા નથી ભટકવાનું બંધ કરવા માટે જન્મ્યા નથી ભટક ભટાઈ ભટકવા અહી આપડે ખબર ના પડે ચાર તો લેતા દુખી છે બિચારા મનુષ્યો દુખી છે કર્મ બતા નથી મનુષ્યો એકલા જ કર્મ બધાય છે એક્ઝામિનેશન છે એટલે મનુષ્યો ફક્ત મનુષ્ય પરીક્ષા આપી આપડે બેંક માં કઈ બધી વ્યવહાર ચાલ્યા કરે બેંગ ચોપડી વ્યવહાર પૈસા રેવિન્યુ ના આધારે ક્રેડિટ ને ડેબિટ આપડે લોકોને સુખ આપીએ એટલે આપડે ખાતે ક્રેડિટ થાય એટલે આપણને પુણ્ય મળે બીજા ને આપો એટલે તમારું એન્મે આવશે તમે તમારું સુખ ભેગું કરો એ તો કુતરા ભેગું કરે છે કુતરા બીજાને સુખ આપો તમારા ખાતે જમે થશે હા એ આનાથી આ બધા સંસ્કાર ચાલુ છે ક્રિયાટ હશે તો ફરી માણસ મોડી જગ્યા આવતા થોડી મહેનતે બંગલા બંગલા બધું મળશે ગાડીઓ મજા કરશે અને ક્રિયા વધારે છે તો દેવગતિ મધ છે તો મહાન સુખ ભાઈ ગૌ ભોગવ છે અને થોડું ડેબીટ વધી ગયું છે તો જાનવર મજે છે અને એથી ખુબ જ ડેબીટ થયો એ રીતે આ ગતિઓ ચાલ્યા કરે છે લોકો ભોગવે છે કે આ ભી ભેર કર્યા કરે છે આ ઓછું તો આપે છે જીન તેર કરે છે એને તો ભોગવવા જેવા છે જ નઈ કારણ કે એનું રિઝર્વેશન થઈ ગયું છે ભગવાથી આપડે નુકસાન થયા અત્યારે તો તમે આ ડોરે આવતા હોય એ મોજ મજા કરતા હોય એમાં તમે કઈ કમાયા નથી એક પૈસોમાં બેલેન્સ કયા કર્યા લખીને આપી આવ્યા જાય કેટલા લાગે મોડો વહેલો જાય નઈ તો બે કલાક પડે મેં કેટલી મહેનત કરી ના પૈસા લઈ લઈ છોકરા છોરીઓ બંગલો રહેવાનું બધું તમે લઈને આયા હતા હું નવું કશું નથી અને તે કેવું પાછું લઈ ને તમારી તમે કહ્યું મારે આટલા ત્રણ જ રૂમ જશે વધારે પેલા પૂછે કુદરત પૂછે ફરી જાય છે રહેવું પડે સાઈ માં ભાઈ ભર્યા કરે હા દુઃખ હતું છે મનુષ્ય પોતાની પોતાની મરજી મુજબ સુખ દુઃખ મુજબ મળે છે રામચંદ્ર સીધા હરણ કર્યા હતા થયું નથી હવે બીજું ભાવ નહી બગાડે એટલું જ તમારું કામ ના તો રિહર્સલ થઈ ગયું તેજ થાય છે ખુલાસા થઈ જાય નથી આના પૈસા નથી એની ફી ખુલાસા કરી ખોટું છે તો આવું તો જવાબ આપી સારું તમે જવાબ આપો જ આવડો જેવો કે કાયદો પૂછવું જોઈએ પૂછવાનું આવડું જ દે ખરેખર એવું કે કાયદો કોઈ છોકરો નઈ વેચાલ છે તમારી ઈચ્છા વગર મરવાનું કોઈ ના હોય તમારી સિગ્નેચર માંગે છે કે મારે મરવાનું જોઈએ છે પણ લોકો માનવા ના પછી બિદા હાલ થાય ને ત્યાં આપડે કહીએ કે રાતે કેમ બોલતા હાલ પોતાની સહયોગી કેમ નથી કોઈ ઉપરી નથી તમારો કોઈ ઉપરી તમને કોણ બોસ લાગે છે કે જ્યાં સુધી જ્યાં સુધી આ વાત ના સમજાય ત્યાં સુધી નો સ્વીકાર કરવો જ પડે ज्यादा तो बॉस नो स्वीकार करव पड़े क्या बोस लगे समझा ज्यादा मनुष्य नो स्वभाव बॉस नो स्वीकार करव पड़े ठीक है मनुष्य नो स्वभाव मनुष्य नो स्वभाव ज्यादा सुधी आ समझा આપડે કઈ તીખું છે તે કે શીખ બધા એમાં વાસ્તિક સત્ય નથી એમ ભાઈ વાર્ત નથી પણ માનેલું સત્ય વ્યવસ્થિત માનેલું છે ને તે મરચું રાતો ઊંઘી ગયો હોય અને વડા નાખેલું ધાડો દેગાડવો ન પડે ના કોક ની છોડી લઈ જતો હોય મુસલમાન ઉઠાઈ જતો તાર કઈ મીઠ્યા છે મીઠ્યા છે ભાઈ ની દીકરી ઉભી હોય લઈ જતો મીથા કેમ બોલ્યા હગા ભાઈ ની દીક્ષી કોઈ ઉઠાઈ જાય મીઠ્યા કે દીકડે પાછળ પડે કેવું મિત્ર જગત રિલેટિવ અને રિલેટીવ એટલે વિનાશી શું જગત વિનાશી સત્ય છે કેવું છે વિનાશી હા સત્ય છે પણ વિનાશી સત્ય છે એટલે વાત આપડે સમજીએ તો નિવેડો આવે નહીં આવે અને બુદ્ધિ આત્મા કબૂલ કરે એ વાત હોય છે શિષ્યો કેવો માણસો નહીં તો તમારું તમને કેમ શાંતિ થાય એટવાડા નીકળી જાય બધા નાનો છોકરા ચિંતા કરે નાનો છોકરા અહંકાર દા એટલે કૃષ્ણ ભગવાન કે છે જીવ તું સિંધુ ને સૂચના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે પણ તમે કૃષ્ણ લોક કે છે અરે મારે ત્યાં જોયા પડે એ વાત હું કે છોકરા બે દીકરી પણ ઘેર ઘેર જમીન નો સંજોગ ભેગો થાય છે કોઈ કયો સંજોગ કોઈ દુકાન નો સંજોગ ભેગો થાય છે કોઈ એટલે સંજોગ ભેગા થાય એ પૂર્વ હિસાબ છે એ પ્રમાણે સંજોગો ભેગા થાય ભાઈ કે છે સંજોગો માણસ ને દિશા બદલાવે છે સંજોગો ચલવે છે આ બધું એને હું સાયન્ટિફિક સકમ એવી રીતે આ આ જે બેઠા છે કેટલા સંજોગ ભેગા થાય સર આપડે લોકો શું કે મેં કર્યું સર બાર પૂછવું પડે છે એવું મેં પૂછવું પડે કરી નથી કોઈ ડાક્ટર નથી આ બધા સંદા જ કેદરત માં થયા કરે છે ત્યારે અટકે તારે ખબર પડે તમારી શક્તિ નથી તારું પાકી મારો તમે ફાકી માર સંસાર જોઈતો જ હોય તો ઇગોજમ કયા કરવો શું પણ ઇગોઇઝમ કરો તો સારા નું કરવું કે દારા કાર્ય નું કરવું ખરાબ કાર્ય ના કરવું શું અને જો છૂટવું હોય તો એ ગયો બંધ થાય વારતા ફરી કરુટવું હેન્દી વળો લાવવું હોય મીઠ ખાય છે આ બધા પ્રશ્નો ઉભા છે નવા પ્રશ્નો ઉભા તે ગપું નથી આ પેલા થઈ ગયેલું છે તે થાય છે પણ હવે એને કરવું શું જોઈએ મનમાં નક્કી કરવું જોઈએ કે આ ક્યારેય પણ ના ખાવું જોઈએ જાણે એમાં શું થયું હું લોક ખાય છે એવું બોલે પછી મને કહે છે કેમ ના ખવાય કે આવું આવું બહાર કેમ એમાં શું વાંધો છે ના ખવાય खाने की छूट है खीए छोड़े आपने कहदय दुख थे ये बदा जीव छुख नहीं थतु बीव निर्जीवी वस्तुओं પણ હૃદયમાં દુઃખ નહી થતું ને થાય છે કઈ તમે સમજ પડે બકરા હોય તો તમે ખાવ પણ તો તમારાથી ફપડા આમાં થાય છે કાપનામ થાય છે એને ખવાય કેમ કરીને કઈ જાત ના આ તો જેને જે લોકો કાપી શકે એનું हृदय जराव थे गु मजबूत हिम्मत हो वाधो नहीं तो तू हमें काटी खाते तेरे शारीरिक नुकसान तो नहीं तेने आप दुकान गमे नहीं मनो मनो खाया जो तो खो तपाई तारू हृदय अक्षेप करे अक्षेपेप એનામાં સત્વ ગુણ વિશેષ છે છતાં પણ સહન કરી સહન નથી કરી શકતો એના સત્વગુણ વધારે છે ई सकते सकते तू जे हृदय काजबूती એ હૃદય ને તું તો હૃદય ની પર શું કરોજ્ઞાન બેઠા રોગ તો છે એનું કાચું કાચું ખાઈ જાય એવા હોય છે આમ કાચું કાચું પછી ખાઇ ને જોયા એવા આપડા ગુજરાતીઓ પે સુરા હૃદય छोड़ दे नुकसान कर क्या है? हाट पर असर थी जाए कह पूछे तो पूछो दादाजी शांतिमय जीवन तो हो કેટલી ખરાબ ભાષા વાપરે તારા માણસ ની વાણી ખાતે જાય અમારા અમારે કાળી ઘા લાગે ને એવા વાણી બોલે કાજે લાગે એ વાણી બોલ હોબેલા કે નહી બંધ થઈ જાય પણ એનો નિયમ એવો છે કે આશીર્વાદ થી ફે પાછું શું કયું જેમાં બીજ વાયેલો હોય તો જ્યાં ઘં થઈ હોય પણ પાછું કઈ એનો સાયન્ટિસ્ટ હોય તેની પર ગમે એ નાખી પછી ઉઘારે પાછું લઈને રિવાજ આપડે ગયા આપડે છે બીજા કોઈ આમાં ભગવાન ને હાથ ગાયો નથી ભગવાન તો ખાલી બધા ધીમા આપે પ્રકાશ આપે છે એટલો પ્રકાશ આનંદ સહિત પ્રકાશયોગ કરતા ભગવાન ને આદરી જ્યા દેશ માં કશું કામ થાય નહીં એને આદરી જાય પોતે કરતું કરતા નથી આદરી બી બધું મિકેનિકમ છે મિકેનિક સાક્ષીપુર આપડે કહીએ પેટ્રોલ નાખીએ ના ગુજરાત ભગવાન એ ભગવાન પ્રગટ થયા છે તે ભગવાન છે શું છે હું એ જવાબદારી લઉં નઈ હું શું કરેલો મારે ચાર ડિગ્રી ઓછી છે ત્યાં છપ્પન ડિગ્રી ભગવાન હાઈ ડિગ્રી કારણ કે મુદત ગયેલી આ દવા મુદત ના મળે તો પેલી પીવા સમજાય નહી મને તારા ભગવાન પ્રગટ થયા ચૌદ પ્રગટ થયો અમને રાગે પડ્યું નહીં ઉડી ગઈ હતી મનમાંથી અત્યારે આયા ડોલર લઈ ગયા ને અમારે રાગે કશું પડ્યું આવે દીકરા છે જાણવા જેવું છે બાકી અત્યારે થાય કે અધર્મ જતો શું કય ધર્મ જો ધર્મ ઉભો રહ્યો પૂરતો વધતો જાય પાલે છે ફૂલે છે અધર્મ जीवन जीव मनसानी क्या मैं शांति क्या કે પોતાનું નક્કી કરેલ જે સુખ છે એ સુખ માં पोता ना नक्की कर तो सोफा है देखे दाखल आपू एक भाई ने चार रूम मुंबई मई चार रूम थी એને એના મિત્રો આવે કે કોઈ બે રૂમ વાળો કોઈ ત્રણ રૂમ વાળો કોઈ એક રૂમ એટલે આ મિત્રો ગણે કે બધા મોટો ગણે અને તેની વાઈફ ભાઈ બધા સુખી આમ આમ મસ્તી માં બધા એમાંથી એક રૂમ વાળો એક ભાઈબંધ હતો તેને લોન લઈ અને સોસાયટી મકાન પહોંચ્યું ખા છે પાંચ રૂમ નું અને પછી રસોડું વાસ્તુ કરી ભાઈ બંધ આવો આગળ આવો આવો આગળ વાસ્તુ કરી ત્યાં ભાઈ બોલાયો તે ભાઈ બંધ બે ગયા પછી વાઈ ભાઈ જોયું કે આપડે તો ચાર રૂમ અને છ રૂમ છે આ તમે બધા વેચાતું દુઃખ લાયા છું દુઃખ નામે નથી રગર કોમ ના કરો છો દુઃખ કોને કેવાય ખાવામાં એકલો ભાત ખાવા પડે ના હોય તો કપડા ખૂટી પડ્યા હોય તાળીમાં કુવાનું પડી રેવાનું ના પડ્યું હોય એક રૂમ માં મળે તારે દુખ કેવાય આ તો હે હરીફાઈ માં મોટા થવાનું છે શું છે જે ગોળો પેલો આવ્યો ઇનામ અને બોલાવજો નઈ ને પછી નહી બોલાવો ને કાય એમના માટે સુખ જોઈએ છે અઠવાડિયા બે દિવસ રવિવાર બે દિવસ ચિંતા બિનતા નહી ભજન કરતા કરતા લઈ લે એટલું બસ ભજન કરતા કરતા લઈ લે એટલે બસ તમારા ઘર માં કેટલા જને જો અરે મને તો કોટા હોય છે એમ કે તમે દીકરો કે મને કેમ નહીં બીજી જગ્યાએ હોય તો આવે તો કોટા મળશે આવી નહીં મળે બધાને एक तो जाए एक दिक्रो दिक्रो तो तो जोडे <laughs> बदा दीरा जारी उमर रही थी तेने अंस बीजा बताने पहुंच गया क्या है નક્કી કઈ કઈ દે લખાય ખ્યાલ હતી જ્ઞાન શું છે આ બધું દાદા શું આપે છે दादा सर्वस्व पाप नाश कर दुख नाश करे फरी चिंता नी तो कर उपाधि आत्म ज्ञान शु तर नाम शुभ जगू भाई जगू भाई जगू भाई जगू भाई खरेखर जगू भाई छो પાછા કેગુભાઈ તો તમે કોણ જગોભાઈ પ્રશ્ન ઉભો થાય કે ના થાય એ પ્રશ્ન નું સોલ્યુશન આગળ ઉકેલ આવે એટલે કાલે તમને એ પ્રશ્ન નું સોલ્યુશન લાયા લઈએ ને અનંત અવતાર થી હું કોણ છું એનું ભાન નથી જો એ ભાન હોત તો આ નિવેડવાય